ભરગડ સુ ચડી ગયું વ્યક્તિ પણ સાયન્સ જીવું જીવું કેમ છે ના આવું એ લોકો નું બધલ સોલ્વ કરી આલે લોકોનું કલ્યાણકારી આ તો પેલું પાન કાઢ ને કઈ છે પેલું કોણ છે પેલું કોનો હા જો પછી ત્રીજો નમો ભગવતે વાસુદેવાય કૃષ્ણ ભગવાન હે ને પછી આગળ પરમ વિના જાણતો નથી ભાવ કેટલી કિંમત લખે છે પરમ વિના કઈ જાણતો નથી જાણતો હોય તો શું શીખવાયો છે તો તારા ગળામાં પાણી હોય તો ગળું છે શું કયું તે હા એ ગળો નાખ્યા હું નવું પાણી આપું અમૃત માં ગળો નવો આપું ને અને ત્યાં તો તારા ગળામાં જાય ત્યાં પૂછ્યું આ નખાય મીઠા વાળા ને પૂછ્યું વેચનારા તો વેચ્યા બેઠા એટલે તારા દુખ પાડી નથી વેચનાર માં તું વેચવા બેઠા છે કે આપે સત્ય કયું કેટલી કશું કઈ રીતે હું ઓનર છું એવું જોડે એગ્રીમેન્ટ જાણે બધા જો કઉનર છો ફક્ત બ્લન્ડર્સ અને મિસ્ટેક બ્લેન્ડર્સ હું કાઢી આપું મિસ્ટેક તમે કાઢી નાખો થઈ ગયું બ્લન્ડર મિસ્ટેક છે પોલીસ વાળા ચડકાઈને આવ્યો અને પછી અહીં પોલીસ વાળા આવે તો આ બધા પડકાર પડકું એકલો પડખો અને તું નિકાલ કરીને બે બે ડોલર આપીને તો નમ શિવાય શંકર ભગવાન હા કર્યું તને દર્શન કરે કુળદેવી દર્શન કરેખ ચાલો પછી આગળ સમર્પણ દાદા નું કરું સમર્પણ અંતર શત્રુઓનું બન્યું આ દર્પણ અવિરત ના શબ્દો પમાડે સમાધિ દાદા ના વિશ્વ કલ્યાણ ની વાત માં દીવડો જલાવે વાણી પ્રત્યેક ઘરમાં લોકો આવું માની બેઠા મોક્ષ જોઈ ખો સમજ કરી તમારું જે સ્વરૂપ છે તે તમારે થવું તે હેલું કે તમારું સ્વરૂપ નથી તે થવું હેલું મોક્ષ તમારું તમારું ભગવાન તમારું સ્વરૂપ જ છે એ થયું હેલું પોતે પોતે જેલું છે કે પેલું ના થી મોક્ષ સહેલું ક્યાંય મોક્ષ ખરે ખરો નિયમ કેવો મોક્ષ સરળ છે સહજ છે સુગમ છે પ્રાપ્તિ દુર્લક્ષ કેમ પ્રાપ્ત દુર્લભ છે બે ઘંટા વાપરી દીધું હા હવે ચિંતા થાય જોખમદારી અમારી આજ્ઞા અપાવી છે આજ્ઞા આગળ નથી તમને પ્રેક્ટિસ ભાડવા મળી પ્રેક્ટિસ અત્યારે કારણ કે નવું એન્જિન હોય ને તે ગહારો ના પડે ચાલે હોય અને આપડે પલિવાર ક્યારે આવે તે હોય તો આપડે ધીમે ધીમે ગભરાશો નહીં હા આપડે એક જ કેમ તો પટાવી પટાવી કામ લેવું બધા ખુશ થઈ જાય અહી પુસ્તકો દર સાલ બે લાખ રૂપિયા પુસ્તકો ફ્રી આપવા સપાય હું જેટલું બોલો છું નેચિદાન બાર ગયા હતા બેઝમેન શું છે એવું મને ખબર ને એકાદ શું છે બાજુમાં ખાલી એમને સંભળાશે તો નહીં પણ ખાલી જય સચિદાન કપિલભાઈ હજારો માણસ સપના દેખા દાદા દેખાતા મુસલમાનો ને ખ્વાબ માં આવે દાતા પછી વાળ અહીં ન તો અહીંયા બધા વાત તો સમજી પડશે મારા બાર ચુવાસું હોય રીત હોય અને એકાદ રખમ ભૂલી ગયા હોય તો પેલો બધા ભૂલ થતી સાથે હોય બદલે નવું કરીને નવું ના જોઈએ તો ગપ મેળતું ચાલી तुप्तुने, तुप्तुने। <laughs> हम नहीं है कोई नो रख चलेगी बचा गई हे खुशी आखो तो सार खुशी राखो तो ये એની માફ ડોક્ટર છે એટલે દવાખાનું ચલાવ ના મળે એટલે મને બધું નવો મશીન એ રિપેર કરું જુનાઈ કરું અને એંગેજ મશીન એ રિપેર કરું કે બધા કામ કરતો કું જ્ઞાન મૂકેલું હોય તો જ્ઞાન પહે ને સમજા કે ગુજરાતી હું બાય કરીશ બીજું મતલબ એવું કે છે કે પેલી ગુજરાતી ચોપડી લેશે કેમ કે આના મધર ભી વાંચે ખરે છે મધર એટલે હ્યુસ્ટન છે પણ લઈ જજે લાવજો જે હોય તેને દુ અર્થ સમજવો છે કે ચાર દુકાનો કરી એટલે હું એક જ પ્રકારની દુકાનો વિશેષ નથી એટલા બધા હું આ દુકાનદારી થયો ભલે ચાર જુદા જુદા રસ્તા ને ભગવાન ને મેળવાના જગત ભગવાન શિયા જગત માં બીજું કોઈ છે નહિ એવું માને છે શું માને એવું માન તો ખાડ પડે ત ધારો કે મસ્કરી કરે છે ગમે મસ્કરી આપડે પછી વધારે ગુસ્સે થાય આપણે અદ્વૈત થયેલા નથી ખોટું લઈ બેઠા કૃષ્ણ ભગવાન કહ્યું કે આત્મા છે અને અનાત્માય છે શું કહ્યું એમને કહ્યું કૃષ્ણ ભગવાન કે આ અધ્વેત દ્વારા વેદાંત ને વેદાંત ત્રિગુણાત્મક છે ત્યાં ચીતા એકલું સાધન સાચું સાધન છે હા તો દ્વૈત દ્વારા થાય જવા છો એટલે દ્વૈત વિકલ્પો જાય એ દ્વૈ ગુજરાત માં શું ક્યાં થાય કોઈ કોઈ ગમે ઝારુ પીતા બહાર ના ભાગના મારું પાછું બીજું ભગવાન ભગવાન એટલે એ અધૈત ની વાત થયા પછી મને કઈ પેલા કહ્યું તો અમારે માનવું શું ક્યાં છે જયારે બે સંસારી કાર્યમાં પડ્યો હોય તે ભગવાન કાર હોય ત્યારે હર્મદભાઈ ને જેટલું બધું વખત વખત ઠંડા નહીં મોક્ષ છે એટલે આત્મા જયતા પુસ્તક નખવો પડે આ લોકો અને બધો ખુલાસો થયું ને ચાર વેદ નો ઉપરી તમે તમે શંકરાચાર્યુ કે બ્રહ્મ સત્ય અને જગત નિત શંકરાચાર્ય કોને કાઢ્યું શંકરાચાર્ય જગત નિત્યા પછી મારી જગત તો મીઠા છે આપણા શું થાય ના પાણી હું આ કીઠ્યા ઉઠાય આના ભાઈ ની છોડી થાય એ તો હા મારે વગેરે છોડે ગયો મીઠ્યા છે જગત The the world is the, world is is is is is correct is correct. correct correct, Correct correct and and soul But real. તમે સમજાય <laughs> ખોટી છે એમ કેવાય આ દુનિયા માં મજા નથી સુખ નથી આ શું કર્યું આવું કઈ ને અમને શું થાય મીઠા મીઠ્યા છોડી ઉઠાઈ જીઠ્યા આવું બધા ભરાઈ ગયા હોય ગયા હોય એમ પછી લોકો હું આ બટાકા ભર્યા છે ક્યાંક ના કે તમે એવું દાદા કહો છો તમે એવું કહો છો કે ભગવાન ભગવાન હું એક જ છું અધય અજય શું માને છે કે આ જગત અને ભગવાન હું જગતભાઈ એક જ છે ભગવાન સાચું કઈ દીધું કે આત્મા અને અનાત્મા બે છે અને વેદાંત ના ઉપરી ચાર વેદ ભણી રહે એટલે વેદ બોલે ચાર વેદ ભાઈ રહેલું વેદ તને શું ચાર વેદના ઉપરી એટલે ભગવાન કૃષ્ણ ભગવાન કહ્યું વેદ ત્રિગુણાત્મક છે એ બુદ્ધિ ખીલાવાનો ધંધો છે માટે કર્મ કરે તમે દાદા એવું કરો કે હું ને ભગવાન એક જ છ તમે એવું કરશો ને તમે એવું શીખવાડો છો રાઈટ એવું કે છે તમે એવું કહો છો કે ભગવાન આય વિથ માય એ જીવાત્મા કહેવાય વિધાઉટ માય કહેવાય ને ભગવાન ચેતન વિલીપ માં આવ્યું છે શું થયું એક ઘડી વારે અશુદ્ધ થયું નથી ભગવાન શુદ્ધ જોઉં છું અને બધા ભગવાન કોઈ આ દુનિયા નો કોઈ માલિક નથી ઉપરી નથી ભગવાન એટલે શું ભગ એટલે અમુક ગુણો કયા કયા ક્ષમા મૃદુતા રુદુતા સૌ સંતોષ સંયમ એવા ગુણો જે થાય ત્યારે ભગ ભગવાન ભગવત આવા ગુણો જે ધરાવતા હોય એ ભગવત હોય તેને ભગવાન કેવાય શું કયું તે મનુષ્ય દેહ હોય તે આ થઈ ગયા પછી બીજો થઈ શકે છે પ્રગટ થાય બધા જ ભગવાન જેમ ભાગ્યવાન ભાગ્યવાન એક જ હોય કે બધા કેટલાય હોય ભાગ્યવાન એક જ હોય કે ભાગ્યવાન બધા જ હોય બધા ના હોય પણ અમુક ભાગ્યવાન હોય કેટલાક દુર્ભાગ્ય હોય પણ આ ભગવાન ઓછા હોય પણ તે ભગવાન થયા જ કરે બધા આત્મા ભગવાન જ છે ભગવાન એક છે નહી આત્માનો એક જ સ્વ છે કેવું છે આત્મા એક સ્વભાવ અને ત્રણ આગળ મોક્ષ માં મોક્ષ માં લોકો દીધું છે એ જ્યોતિ ભેગું જ્યોતિ મળી જાય છે તેમક્ષમાં આપણે જ કાદીએ મહાવીર પોતાના સુખમાં ઋષભદેવ પોતાના સુખ માં બધા કૃષ્ણ ભગવાન છે ભગવાન હું જુદો ના માનો જુદો ના માગત છું તો ભક્તિ ને ભગત છું અને ભક્ત જુદો છે એને પ્રતિથી પેઢી હું આ ભગવાન છું પણ પ્રતિથી પેઢી જુદું પોતે ભક્તિ કરવી પડે ના હોય પૂર્ણ પૂર્ણ દશા ના થાય ભક્તિ છું તેની અસ્તિત્વ અસ્તિત્વ અને પૂર્ણત્વ અસ્તિત્વ ભાન તો બધા જીવ માત્ર હોય કે હું છું હું શું છું એ ભાન ના હોય છે પૂર્ણત્વ એની મેખાય પૂર્ણત્વે કરવાનું વસ્તુત્વ નું ભાન ની જરૂર અસ્તિત્વ વસ્તુત્વ પૂર્ણ શબ્દો છે આ બધા કે નવા જ સાંભળેલા હોય એટલે પેલો નકલ નકલી નકલી અમારી જ કરે નકલ બીજામાં શું કરે એક વાક્ય સમજુ ક્યાં ખોટું ના આવડે નથી આવડે બધું ધૂળ કાઢતો ક્યાં ખ્યાલ રાખીએ બધા બહુ માત્ર ની અંદર ભગવાન રહેલા બાર ખોખું એ ભગવાન નથી એ અનાથમાં વિભાગ છે ભગવાન નથી સમજતો ભગવાન છે એટલે સંદાસ આ બધું અનાત્મા નઈ ભગવાન કે એને કોણ કહેવા તો આત્મા ભગવાન કે અનાત્મા નહિ ભગવાન કે નક ની અસર વિચારો પર પડે કે નહીં ખોરાક ની અસર દેખાય છે મન બંધાય અને પાણી થી વાણી બંધાય મુસલમાન તો ખો પંદર પાણી પીવું ને બે સાલેખી જવું શું પાણી વાણી આવે અને ખોરાક અને આટલી આપડે કઈ ક્યાં એ વાગત સરસ કેટલી સરસ વાગત આટલા આપડે કબ્દો છે ના ભાઈ તારા જે વડોદરા સ્ટેશન પર છોકરીઓ જઈ અમેરિકા પાંચ સાત દાડા બાકી રહે બાપ ને વિશ્વાસ છૂટી ગયો વિશ્વાસ તો આય એક દાડો એક દાડો એક જણ કે મારી છોકરી ટાકા દેખાડો ને ત્યાં સ્ટેશન પર તે લાવજે તું સ્ટેશન પર ગાડીમાં તું ઉતારજે હું દેખાઈ દઈશ તો પેલા ગાડીમાં તું પેલા દેખાઈ આવે એના જેવું મારો જ જોવું પડે જગા જ હોય મારું બહુ ના જોયું જગા ભગવાન ભગવાન જરૂર નથી અમારે તો એકલા નથી આવતા તમે તો એ દસ પંદર દિવસ હોય ત્યારે મારે આ મહેનત નકામી જાય હા થયા પાંચ પચીસ માણસ નું પચાસ માણસ નું બધી આઈટમ બધું આપી દેવા એના ભગત માટે પક્ષ નિષ્પ પક્ષપાતી ભગવાન એના ભગત માટે પક્ષપાતે ભગવાન કોઈ પક્ષપાતી એટલે આ મંત્ર બોલજે એનો એનો અર્થ સમજાવો હા સમજાવું કે કામ શોધ લોભ માન રીપુ શર નાખ્યા તે એમને નમસ્કાર કરો નો ખરો કઈ વાંધો નહીં બીજું જેને આત્મ જ્ઞાન છે થયું છે અને પછી પોતે આચાર પાડે છે બીજા આચાર પાડતા શીખવાડે છે એવા આચાર્ય ભગવાન નમસ્કાર પણ આત્મા જ્ઞાન થયું આ આચાર્ય દરરોગડો ફરી એટલે બીજો કોઈ થઈ ગયું બીજી માંગ કરી બે આગળ એટલે ઉપાધ્યાય ભગવાન આત્મા જ્ઞાન જાણ્યા પછી ઉપાધ્યાય એટલે પોતે ભણે અને ભણાવડાવે શીખવાડે થયેલા એ સાધુ કેવાય આ તો આડા મુઆ છે આપડે કહીએ તમારે અક્કલ નથી દીધો ત્યાં साधु थे सीधे आत्मा पादू कहते आमस्कार मंत्रो प्रमाशन करना कह તમામ પ્રકારના પ્રાપો મા બધા મંગલો પ્રથમ મંગલ છે પ્રથમ મંગલ કે છે પછી પછી નારાયણ થયા નર્માથી નારાયણ જે થયા એવા વાસુદેવ ભગવાન નમસ્કાર કરો છો શું કરે જે પોતાનું સ્વરૂપ કલ્યાણ સ્વરૂપ કર્યું છે એ સિંહ ને પણ નમસ્કાર જય સચિદાન અવિનાશીત એટલે જ્ઞાન દર્શન એ અવિનાશી જ્ઞાન દર્શન એ આ નહીં અવિનાશી જ્ઞાન દર્શન છે કેવું છે સાતું અવિનાશી કે અવિનાશી સત્ય આ તંગ નામે સત્ય લખેલું સુરત માં શું કે છે આ જે કઈ પણ કરવામાં આવે તે પોષાય તો શું કહેવા માંગે આ જગત માં જે કઈ પણ કરવામાં આવે તે જગત ને પોસાય યા પણ પોસાય છતાં હું કઈ જ કરતો નથી એવો જે નિરંતર ખ્યાલ રહેવો એ કેવું આ જગત જે કઈ પણ કરવામાં આવે ખરું ખોટું ગમે તે કરવામાં આવે તે જગત ને પોસાય એટલે આ તાળીને આ બાજુ નાખે છે બહુ સારું કર્યું એમ તાળીને આ બાજુ ના નથી તે એનો હતો નહિ આપને જગત ને ના પણ પોસાય તો નથી આમ એવો ખ્યાલ રહ્યો નિરંતર નામ ક્યાંથી ઉત્પન્ન થઈ મારી નામ નથી મારા નથી આ બધા કે શક્તિવા ના પાક્યા કઈ પણ કરવું એ ને મેળો નિમિત્ત હું જે થાય તેનો નિમિત્ત બંધન માં આવી ગયો એ કર્મ બંધ કરતા થયો એટલે કર્મ બંધ નથી કરતા છતાં કે શું કરતા એનું નામ કર્મ જે તું કરતા નથી કર્મ બધા નવો નિહાળ્યો રશ્મિકાંત તું જાણું છું રશ્મિકાંત શું કરે છે રશ્મિકાંતુ ફરી બે કરે છે પણ થઈ રહ્યું શક્તિ છે ઊંઘ ના આવે તારે ખબર પડે આખી રાત ભાઈ તારે ખબર પડે આજમાં ઊંઘવાની શક્તિ નથી આપડે શક્તિ છે ત્યાં ઘડિયાળ મૂકવું પડે બે વાગે બુઠતો હતો ને એ તાળી થઈ ગયેલી હોય નથી આપડે કઈ હું હાલતી વિચારું બટો બધું ખોટું નહિ હા હા હું કઈ નિંદા કરું છું કે ખરાબ વસ્તુ કાઢી નાખવા કઉ આવું શોભાઈ આપણને આપણે શું શોભે શોભે એક જ સંઘ થઈ જવા કાયદો ચાલતો શું કોઈ પૂછે તમારો લો કયો હું કઉ નો લો એ લો અમારો શું નો લો લો ચાલે ખરું ચાર ચાર પાંચ પાંચ હજાર માણસ એક માણસ આગો બાજુ કારણ કે પ્રસાદી શાની જે તને ગમતી ની હતી કાયદા રાખો એક કાયદો કરો બીજો મૂકવો પછી એના સપ્લિમેન્ટરી મુક્યા જ કરો પછી સપ્લિમેન્ટરી ના સપ્લિમેન્ટરી સપ્લિમેન્ટરી નો લોખ્યા લો છે શું કોણ કે છે દાદા છોતેરના છે કુછો ઘસકેચ કર્યા કર્યું